લુકની લખેલી શું એનો ચૌદમો અધ્યાય લુકની લખેલી શું વાર્તા અધ્યાય ચૌદમો ફરોશિયોના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામ તે રોટલી ખાવા ગયો ત્યારે તેઓ તેના પર તાકી રહ્યા હતા એક માણસ તેની આગળ તેના જલંધરનો રોગ થયો હતો ઈસુએ પંડિતોને તથા ફરોશિયોને પૂછ્યું કે વિશ્રામ વાળે કરવું ઉચિત છે કે નહીં પણ તેઓ છાના રહ્યા તેણે તેને પકડીને સાજો કર્યો અને તેને જવા દીધો તેણે તેઓને કહ્યું કે તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કુવામાં પડયો હોય તો વિશ્રામવારે તેને તરત નહીં કાઢે શું એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેને આપી શક્યા નહીં નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા તે જોઈને તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે કોઈ તેને લગ્નમાં નહોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ રખીને તારક કરતા કોઈ માનવનતો માણસ તેને નોતરેલો હોય અને જેને તને તરત તેને નોતર્યો તે આવીને તને કહે કે એને જગા આપ ત્યારે તારે લજવાય સૌથી નીચે જગ્યાએ બેસવું પડશે પણ કોઈ તને નોતરે ત્યારે સૌથી નીચે જગ્યાએ બેસ કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે મિત્ર ઉપર ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઉંચો કરવામાં આવશે જેને તેને નહોતર્યો હતો તેને પણ તેણે કહ્યું કે જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું આપે ત્યારે તારા મિત્રોને તારા ભાઈઓને તારા સગાઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ રખીને તેઓ પણ તને પાછા નહોતરે અને તેને બદલો મળે પણ જ્યારે તું મીજબાની આપે ત્યારે દરિદ્રીઓને અપંગોને લંગડાઓને તથા આંધળાઓને બોલાવ તેથી તું ધન્ય થશે કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી પણ ન્યાયના પુનરૂમાં તને બદલો આપવામાં આવશે એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલાઓમાં એકે તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો હમણાં બધું તૈયાર થયું છે સર્વ એકેમત બહાનું કાઢવા લાગ્યા પહેલા એ તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે હું તને વિનંતી કરું છું કે મને માફ કર બીજાએ તેને કહ્યું કે મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે તેઓને પારખવા હું હમણાં જાઉં છું હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું માટે મારાથી અવાસે નહીં પછી તે દાસે આવીને પોતાના માલિકને એ વાતો કહી ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને અપંગોને આંધળાઓને તથા લંગડાઓને અહીં બોલાવી લાવો તે દાસે કહ્યું કે સાહેબ તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ જગા છે માલિકે દાસને કહ્યું કે સડકે તથા પગથીયે જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ કે મારું ઘર ભરાય જાય કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરેલા માણસોમાં કોઈ પણ મારું વાળું ચાકશે નહીં હવે ઘણા લોકો તેની સાથે જતા હતા તેઓને તેના પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાનો માનો પત્નીનો છોકરાનો ભાઈઓનો તથા બહેનોનો આ પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી જે કોઈ પોતાનો વધને મારી પાછળ આવતો નથી ते मारो शिष्य थी सकते नहीं कम के एव को बुरोज बांधवा मांगे पहले वेला बेसी खर्च नहीं काड़े पूरा नहीं रखे न ना पार नाख्या पी पूरे जो जुए तो सर्वते मस्कारी करने ला लागे कहे कि आ मणस बांधवा लाग्य पूरोको नही अथवा क्यों राजा एवं छे कि बीजा राजा चढ़ाई करता पे બેસીને વિચાર નહીં કરે કે જે વીસ હજાર સૈનિકો લઇને મારી પાસે આવે છે તેની સામે હું દસ હજારથી થઈ શકીશ કે નહીં નહીં તો બીજો હજુ ઘણે દૂર છે એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે એ પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી મીઠું તો સારું છે પણ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય તો તે સાથી ખારું કરી શકાશે જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી પણ તેને બહાર નાખી દે છે જેને સાંભળવા અને કાન છે તેને સાંભળવું